કેટલી બધી ચીજો મહિલા કેટલી ચીજો સમજે રાખો દાદા માથે દાદા એટલે ચૌદ લોક નાથ નાય પણ ઉપડી છે ગાડી ભરે છે ને તો મોટરમાં ભરે છે લોકો ચીઠિયા બધા બીજા બધા લોકો ભાડું આપીને ગાડીઓ ભરે છે એમને એમ ખબર છે કે આ ગાડી ચાલતી લગભગ હજાર થી પંદર દાદકવા જો ચિંતા કરું કે બધા જ નહીં કરે આ એક ચિંતા કરે કેટલા સહયોગ ભેગા થાય તારે માણસ ને ખાવાનું મળે છે કેટલા સહયોગ ભેગા થાય તારે ભૂખ્યા રહેવાનું મળે ભૂખ્યા સહયોગે કેટલા સહયોગ ભેગા થાય ભૂગ કરીશું મારા ભૂખે મળવું હે નથી આવ્યું આપણું જતી વખતે બઉ સહયોગ ભેગા થાય તો થોડા સહયોગ ભેગા થાય તો પણ આડું જવાના માટે તો બહુ બે જુઓ પાંજ્યા પણ જાય પાંજ્યા પર તો આમ જગ્યા દેખાતી कर सहयोग जैसे सहयोग भेगा पड़े જાતે ડ્રઈંગ બી હું હું જવાનું સંયોગો ભેગા એક દાહ દુખામાં પાંચ સંયોગો ભેગા થાય સાત દાહાડ દુખાઇ કરા પાંચ માં ચાર ના ભેગા થાય બંધ એ ને કે છાતા છાતા વેદ નહી કર પાણી નથી આજે અમારે બોલતી તમારે કઈ તમારું ગુરુ કઈ શું બંધ પણ પેલા અજ્ઞાની તો પાર ભય આ તો દેવું સુટે છે શું છે આવરાજ માટે થયો બધા જ રીતે અવરાન માટે વધારે થયો હા આપડી બધી આપણી ઘરે જોયેલું અને પછી અને આ વિજ્ઞાન ની બહાર પડશે આ જગત માં કોઈ જ્ઞાન જ નથી એટલું નથી મળતું સૌ હાર મને આપણે પંદર જોઈ છે ને આપડે મને કઈ વ્યવસ્થિત છે ને બેઠા છે હા બીજા કોઈ કર્મ જ નથી આ કર્મ જે છે એ છે બીજા કોઈ નથી કોઈ નવા તમારા નથી પેલા જે ચેના કરતા પડે તેમાં જુઓ પડે તેની કહેવત રહી ગઈ હતી ચાર ચીજો કટકટ કટક આપણે દેવા દેવા નથી લેવા નથી જુ છે મરદાલ જી કરો તો એવું બોલવાનું તારી દાલ બેઠા ગયું છે ઘોડા પરોડા પર બેઠા છે માટે પોજો લીધો છે કેમ બોલરા હે ઘરલો તો દુનિયામાં મને ગુણ લાગે હિન્દી ગુણ લાગે છે માતપોતરે તો ગુણ લાગે મને જાણ નથી લગન નથી અને મુર્તિ પહેલા મુર્તિ સામે છે આ દાદાની પ્રતિષ્ઠા છે જ્યાં મુર્તા મુર્તા છે એમાં કનમયા જાશે જાય હાકા એમ દીજે છે સમર્પણ દાદા ને કરી દીધું બધું બધું આખો વ્યવહાર છે આ કઈ તરફી ગયા નથી વિજ્ઞાન કર્યું લોકો ગયા ગયા જીરભ આખ બટાણે ને નાખ ખેણે માગ માણે નાખ. ફટેંજામ તેલજે ને નાટિર જેંહણે જજે ને ફાણફરા ને ન બધી મનમાં છે મનમાં ગયા અવસાન નું આપણી ગોઈ છે બે આવતા ગોજવામાં આવતા રોજ એમાં આ અતાર ની ભોજન ફરી કરવા માંગે છે લોભક હોય તો લોભ કરાવે માયાક હોય તે માયા કરાવે એ બધા અસ્થિ છે અને આપમા કેવો છે આ ભાવત ભાવ કરાવે તો આત્મા ભાવ્ય સ્વરૂપ કેવો કે આ ભાવક ને આત્મા ભાવ્ય સ્વરૂપ કેવું આ ભાવ્ય પણ જો જ્ઞાન ના હોય તો એની ભાવ્ય થઈ જાય જ્ઞાન ના હોય તો ભારત ની જોડે સલામી આપી દે એ સાર થાય ક્યાંથી ભારત થયો ભારત ભાવ્ય થઈ ગયું થઈ ગયું સાર વ્યાપક ના વ્યવસ્થિત ફળે છે કેવું છે હા અને બીજા નસીબ દેખાય છે થોડું ઘણું ભાઈ છે બધા લખેલા તમે ખરેખર અરવિંદ ભાઈ છો એમનો પ્રશ્ન અરવિંદ બધા કેવી છે અરવિંદભાઈ એમાં તો બરોબર છે એ પણ બરોબર છે તમારે બ્રહ્મ નું પોતા ભાન થયું છે હું આત્માથી ભાન થયું છે અને અરવિંદભાઈ બંધ છે અરવિંદો કાગળ નહી પોતે આપડે અરવિંદભાઈ આપણે ટપાલ આવી અહમ છે આ બે શબ્દો જે ઘટાડી શકે બ્રહ્મ છે એટલે આખ્યા એક જ છે મને ખ્યાલ આવી ગયો હું અનંતિ વાવું છું અનંતિ વાવું છું લિંક બધી પૌણિક છે શું પૌે છે આવું બને ખરું બને આવું થોડું સુધી જ હોય તો આપણે બોલીએ થોડી લિંક ચાલુ થાય જે છે એ બોલ્યા પછી હું મારા જ્ઞાન કયા પ્રમાણે નહીં હું ઈચ્છું બધું પેલી ખબર પડે છે હેલો જ્ઞાતા તું અને સિનેમા થઈ ગયા કઈક વાંધો આવ્યો હતો તો આપડે બંધ થઈ તો ચાલુ થઈ ચાલુ થઈ ગયા કહેવાય નથી ઓળખતા નથી એટલે પર રમણતા નાના છોકરાઓ રમકડા રમાડે ત્યાંથી તમે જે કહો બધું કબુ કરી રહું છું પણ મને ભાવ એટલે કે મારા તો કોઈ ચીજે આકર્ષ નથી આત્મા રમારે કે દાદા રમારે કોઈ પણ પણ રમણકાર શું પર રમણકાર નો સ્થળ શું મળે ત્યાં કર્મનો ચાર્જ થાય પુણ્ય કર્મ નો થાય અને વાત વાંચે ત્યારે પાકર્મનો ચાર્જ થાય તો બંને ચાર્જ થનારા છે આત્મા રમણ કરે ત્યારે ચાર્જ જ ના થાય બતાવાની જરૂર છે મારે છે મારા મારા બધી પર છે માન્યા અહિયાં કલાક કલાક ને સાસો સાથે આવે છે આજે એકાગ્રતા છે તે રમણતા નથી અને જો સ્વપરિણામ નિરંતર સ્વરિણામ અને સંસ્કારી સંખ્યું ને હુંડા અસહ્ય પૂજા અત્યાર સુધી ભવિષ્ય ભલે કહી ગયા પાંચમા બધું છે પણ અજ્ઞાન મને બહુ મોડા મળ્યા દાદા તમે આપડે દાહ માં અંબિકા જે છે ને આપડે દાહ નાખે અને બહેરા બધાને કહીએ કે અમલી બી નાખી દો લગ્ન આવો વિચાર આવે છે દાદા મને કેવળ એક વિચાર આવી ગયો છે એ બધું કઈ ક્યાં છે કે થઈ ગઈ બુળ બ્રહ્મા ની એમને ગામોળા લઈ તક્રવર્તી થઈને બધે દોડ આવશે ગોળા મળો બધો જવા માટે એ તો મારું તમને ન શીખે પણ ડાયરો ડાકુ સવાલ મારું છે એ ડાક ડાક ની પેંગરે જા તો એ બરાબર આ ટાઈમ સર પામડી ગાયો અમે પછી કરે ને ને કેરે ડાક ડાક કરવા કે અમે ના કેશું તો એ બરાબર સાઈડ સર કે દેવસ્તિક એગ્રેસ એ બરોબર છે આપને દીધા આ તો મારે મની ઇન્ડિયાની રાત હંમેશા જામ સુધી રાતો સિત્યોતેર ભાઈ લઈ નઈ એલો આ ભાઈ લે આ ભાઈ હતા અમારે ધ્યાન ના આપીએ એ બધા જ નહીં સુધી ઘણી આપી જાતે જાગ્રત કરવા શું આત્મા કઈ સિદ્ધાંતિ પ્રમાલી છે ભૂદ પ્રમાલી છે પ્રમારી હોય તે કરતા ને જેમ સમાજ છે બેસી પૈસા ને આત્મા નો મૂળ સ્વભાવ તો જ્ઞાન છે હવે જ્ઞાન વિશેષ જ્ઞાન માં રહેવાની ના પાડવો છો સમજાવો જયારે વિશેષ જ્ઞાન છે ત્મા રીતે દર્શન કરવા સારું છે એને સામાન્ય જ્ઞાન કહેવાય અને વિશેષ જ્ઞાન એટલે ભાઈ આ તો હાનું ચાલ છે આ લીંગડો કહેવાય વિશેષ જ્ઞાન તમારે જેટલો પાંચ તમારી વિશેષો નહીં સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન ને ભગવાન કર્યું અત્યારે દર્શન આપણું દર્શન મળો અને આપડે આ અજ્ઞાત છે ને આપડે જાણીએ બે વાર ખબર પડી જશે આપડે કેવું કે જાતરા સમય આવો સરસ છે બરોબર નસ્તા ભૂલ થઈ નિકાસિત થઈ જાય દાદા ભાઈ ગઈ ગયો નિકાસિત થાય ને બરોબર છે આપડે સદબુદ્ધિ નહી કરી આપડે મોક્ષું રમજ અભૂત થયા છે કોઈ પ્રકાર લાંબા ઉતરવું નહી એમ સિદ્ધિભાઈ આપણી આ તપાસ કરી નહીં જો સ્વાધ્યાય મન ક્યારે ના રે ના રે જતા ઘર યાદ આવેદ કેવું છે જોઈ લખ્યું છે વિશેષ જ્ઞાન માં બુદ્ધિ વપરાય વિશેષ માં બુદ્ધિ વપરાય સંચિત માં શીત વપરાય પણ દાદા અક્રમ માર્ગ માં કદાચ બરોબર ક્રમિક માં સ્વાધ્યાય ના પાંચ પ્રકાર બગવાને વાંચના સૂચના પરાવર્તના વાંચના પરાવર્તના ભગવાને એમ તો કીધું છે કે ભાઈ શું વાંચ પૂછ એને ભેરવ ભેડ કર તો વાત કરી છે એક વસ્તુ છે એમાં એમ કીધું છે સમજાતું નથી શું કીધું છે કે પેલી ચર્મકથા પાંચમું ધર્મક્રથા ઈ તો કોઈ ધન મુનિઓને જ હોય છે ધર્મકથા એમ આ લખાણ છે આ જાતવાનો ઉપયોગ કે છે ફરી ફરીને પૂછો જ્ઞાન ને સંકિત કરો આજના એ ધર્મ અને શુદ્ધાત્મા એ મુખ લક્ષ ને કિટામાં કે ડુંગળી લસણ ખવાય આપણા ખાડું ખાનાર ખાય છે હું કઉ ને એવું જ્ઞાન છે ના ના મારા શબ્દો વાપરે છે આ છે શબ્દ વ્યવહાર નિશ્ચય કહે છે અત વ્યવહાર ને વ્યવહાર કે જે કરે છે કરે છે કેવી રીતે અંદર બઉ ઊંડા ડુબવા માં થોડુંક ઓછું થાય સારું નહીં અંદર ઊંડું ડબવા માં થોડુંક થાય તો સારું પાંચ માં પાછું રખડી માર્યા હું કેટલાક અબડે અબડે બે પાંચ હજાર વાર નો અઢી હજાર ત્યાં બીજું અઢી મળી આવવાનું મળી ચોથો હારો આબો જોઈએ કશો ચોથો હારો આપડા માં આપો પછી આ વાતા એમાં એક જુવાર ના દાણા જેવો કીધો છે ભગવાને એની એની ધરતી પરથી જુવારના દાણા જેવી કીધી છે એટલે હવે જે કાળ જેમ જેમ આવતો જાય લગભગ બે ત્રણ હાજર આ જમ થાય ને અત્યારે ભગવાન થાય ભગવાન નિર્માન થયા પછી આમ થયું હતું હા બરોબર છે હવે આમ રેલું આપ ઉપર ગયું આવતો આપી ગયો બધો કાબો કરાય કેટલા માટે પણ આ વિશે સાતમા સિંગ સુધીનો કાર અને દરેક ને દસ દસ ભાગ તો એલાવ કર્યા છે દસ ભાગ ત્યાંથી એમનાથી મુક્ દેવાના છે તો આ બધા આ જુઓ આવજે ક્યાંથી નહીં નહીં જાત ક્યાંથી બતા જ રહી અનાજ રહી વધ નહીં પરિવાર પૂછે મહારાજ નું વાત પણ આપણો રૂપિયો નો હોય ત્યારે સાહેબ તમારે એક આ રૂપિયા ની કિંમત નથી હું કઉ શું સમજો મારી અંદર ભાઈ ને બીજા નજ શું કરું પાછળ પાછળ પડવાની ધારસ હોય કદાચ કોઈ છોડી દેવાનું કીધું છે પણ હવે દાદા જો હવે તમને કીધું એમ આ યુગ ની અંદર લોકો નવું નવું લાવે એ જણાવો બધા એમ કે છે અમુક મળતો કે ભગવાન માવીર માહોલ ખાતા હતા એની સાથે આપડે વિરોધ કરવો કે ના કરવો આપડે સાચાજી આપડે જોવા વિરોધ કરીએાજી ના ગમતું પાછા એમ કે શાસ્ત્રો બતાવી જાય બતાવતા બરોબર આપડે શાને આપડે શું આપણને શું વાંધો હોય પણ એમ સમાન થાય ને મારું છે એવું કઈ રાખવું નહીં આ સિત્તંગર ગોત્ર કહેવાય અને કપ્રીકલ્યા સિત્તંગર ગોત્રનો જ હોય એટલે એને મેં વર્ણિપ્રદાન હોય તો બહુ દાના આપો આપ આમ બીજો નહી સવા સવા ઉદા બહુ તો નહીં જય હવે હું તમે એવું કઉ મને આવી કોઈ કામ માં કે હું માદો ભીડ મને આવી કોઈ કામ માં કે દાદા ફરી ભણવાની તૈયારી કરે તો હું એમ તો કઉ ને આપડે આવું સાકત કરીએ ની તો કેટલો ઘરે જોઈએ વાત છે એનું જૂટી જાય કઈ મને કઈ અમદાવાદ તારી બુધી બારે આવી જઈને સુધી જવું શું મારા જેવું બોલતા ના આવે હું તો ગટલું તમે ના ભાઈ એમ કહું કે ભાઈ તું માણસ તું ગમે તમને મજે કરતી હતી બાદ લીધી ના પીધો ભાઈ આ તો વાત તો ગળા કરતા જઈ લીધી બાટલી ભાઈઓ મંજી પવન નું કામ હું કરું એક નું એક તો બને એમ એક ધમળ ધમળ લગન કરે ચાલે ભાસ્મી ભી ઓ ગામીઓ ને અટાય હોય ગજત ગજત હોય જવા દે આવ સત્ય થયું થયું પરવણ ચરામ સજે કરતા આમ બરી સજે કરતા બરોબર હતા તમારા ઘરમાં પડ્યા પછી આવા થઈ છે તમારે કાકા તો બોલો શું શું બોલો છો તમે ઓળખો ને પહેલે સર બરોબર બઉ સત આવે અમે એ કપડા પહેરતા નાગા છે તો હું તો ફોન કરે એવા જે કપડા પહેરેલા છે નાગા ભરે છે પણ કપડા પહેરેલા છે આ બધું ત્યાં આગળ આપડે શરૂ કરે આમ કોઈ